અને મનમાં શું એટલે કર્યું શું એ કોને बढ़कर जन्मे त्या करे बाप, बाप पैसा लाइने फी भरे बी कई फी लाइ मेहनत कर परसों पाड़ी एम आज तो मेहनत कर અને મહેનત કરતો હોય તો કરો ને પુરુષ હોય પુરુષાર કરવા માટે કઈ પ્રયત્ન ના કરવાનો જો તમને દાખલા એક માણસ પદ્માસન લાવી અને ધ્યવાન કરતા આખ્યા છે એવું મે કરો છો તકેટલા ચાર વખત બીજદારે કરતા કરતા દરે કર્યો ત્યાં મેં કેમ આજો આમ તારે કશું બોલ્યા નહી હું હબળ તૈયાર થઈ ગયો પણ એ તો કશું બોલ્યા નહીં પણ આમ આમ કર્યા કરતા મેં શું કરતા છે આ શું કે છે દુખે છે પગ પગ કરતા તું તારું નામ ના દઈશ ઘનચક્કર શું છું આવું મને ખબર નહિ આવું ખબર નહિ હું હું તુરસાર કરોપ જેમાં બીજી ચીજ ની જરૂર પડે બીજી ચીજ ની મદદ લઈએ સાયન્ટિફિક સરક માથું તો કરો કાર્ય આમ કર્યું કર્યું એટલે છાતી દુખતું નતું એટલે એ પુરસાદ ના કેવાય પેપર પુરસાદ તો અમૃતલાલ ને ક્ષમતા રાખે એવો પુરસાદ કરેલો પ્રયત્ન કરેલો એના માટે તમને હમઝ પડે છે ત્યાં ને પુરસાદ કેવાય ગુસ્સો અટકાવો સમજબ સમજ ને મુંબઈ શહેર માં દ્વાર સવારો હોય રાત્રે સાડા અગિયાર વાગે સાઈ ત્રણ ચાર રૂમ હોય અને આપણે રાત્રે સાડા અગિયાર વાગે પાંચ છ માણસ લઈને ગયા તો આગળ અને તમારે બોલાવીએ કે આપણો ખાસ મિત્ર થતો હોય તો આ જઈને કે ભાઈ એ ચંદુલાલ ચંદુલાલ તકે કોણ એ તકે હું અમૃતલાલ આવો આવો આવો એ બહારું પછી આપણે આવો પધારો સુભાષ બેહાડે શું કરે સ્વાગત કરે તને હમજ બળી ની હવે મનમાં શું થાય અત્યારે સમજ પડી કે ના પડી પડી શું કહે છે અમારો પરિચય સાધો પડે અમારી પાસે પંદર હજાર રજા લઈએ ગયું આગળ નથી માગવા જો નઈ તો સેન્ટર ખોલો દસ દાવા સેન્ટરે ખોલી કેટલું માણસ આવે કેટલા લોકોને જમાડ્યા તો ગુરીપુર્ણ ચાર ચાર પાંચ પાંચ હાથ થતો પછી પાસે પેલા શું કે પેલા ચંદુલાલ થોડી થોડી થોડી ગયા ત તમે કહો હે પેલો કે તમને થોડી થોડી થોડી એટલે આપડે સમજી જવાનું કા ચાનું કે છે એટલે આપડે આપડામાંથી એક જણ બોલ્યું છે હતા ચંદુલાલ રવાજા ચાબા હતા ખીચડી કડી ચાલશે એટલે આ મનુષ્યોને ફરી મનુષવાનો અધિકાર ન મળે એ પર આવી ગયા છે તેથી ચેતરવા નીકળ્યો છોતેર વર્ષે છોતેર વર્ષે ચેતરવા તેથી નીકળ્યો મારે દુકાળ પડે તો આપડે એક રીતે જોઈએ દુનિયામાં બધા વધી રહ્યા મધા मनुष्य वस्ती गई है आटे बड़ा पुण्य करी गई बता मनुष्य मई गया मणसो व्या दुनिया दरियो तो जो नही वोट आता नहीं जो तेम दरियो आव रेस પછી ભરતી આવે અને ભરતી આવી છે આ જગત હાનિ વૃદ્ધિ ના અધીન છે શું છે હવે હાનિ થવાની શરૂઆત થાય છે કે તમે વોટ જુઓ એટલે તમને એમ લાગે પણ તમને અનુભવ થઈ ગયો પણ હા અનુભવ તમને ના એટલે બસ અક્કલ ના અહીંયા અક્કલ ના બડા મિયા હોય ને બે હાજર માણસ થઈ છે ચૌદ વર્ષ ફૂટ ને પાંચ ઇંચ નો હતો થયો હતો અને ઓગણી નો થયો તે પાંચ ફૂટ થયો એટલે પાંચ વર્ષ માં સાત ઇંચ વધે તો સાત વર્ષે કેટલો થશે અને અટકી જાય જેને પોતાના પ્રાર્થના પુસ્તાર્થ ને ભોન નથી કશું ભ નથી અને મોટા મોટા પુણ્ય પુન્ય સાથે લાડવા આપે અને પુન હારું હારું આપે છે આ બધી ચીજો એમાં એ મનમાં એ મને હું આ કરી લાવ્યો કોણ આપણ્ય પાપ હોય ના પડે અને પુણ્ય હોય ના દે જગત હેલા હું જવું છું ચાલો તારા ઉઠવાનો ક્ષમતા રાખવી અને ત્યાં આગળ આવું થઈ ગયું તેગવાન કૃષ્ણ ભગવાન નામ દઈ અને દબાણ થી થઈ ગયું પણ આવો એ મારી ઈચ્છા નથી અને સારી કરીશ તે પૂછી નાખું શું એ પુરુષાર્થ કરાય ને આ પણ આ પ્રાંતિ નો અને ખરો પુરુષાર્થ તો કાલે ઉરુષ બનાવ્યા પછી પુરસ્થાદ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડ્યા પછી ઉત્સાહ ખરો શરૂ થાય ના પડી પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડી જશે પાડવી છે કે નહીં પાડવી ચોક્કસ ચોક્કસ મનુભે પાડી તમારા ભોણે પાડી તમારા બેને પાડી જે વિચાર જોયા કરવાના ભિખારી થઇ ગયા હું હાથમાંથી લાચાર થયો રાત તમારું લઈ લે અને પેલો ઘે કે તું લાચારી કરું તો પાછું લાચારી કરું લાચારી કરું લાચાર ડાયા કરવા પડે ના બ્રાહ્મણ ડાયા કર્યો ને કાલે પછી વાંધાયું કયું મારા સ્ટોર પર ગોળાણી બેઠા હતા બેઠા શું કે હા તો ચોખ્ખો હોય મારી આવો ભાઈ આવો સાહેબ આવો સાહેબ નહી ક્લિનિંગ ડ્રાય ક્લિનિંગ કોર્ટમાં અધારો વર્ષ થી દૂર પડી છે તે આવું ગયા चक्कर दादा जीवन पूछू गई ते કાલે તમે કહ્યું કે સુડું હોય એમાં ઉદય હોય તો આ મોટર ચાલે છે એમાં જીવ જંતુ થાય એને તો દવા છાટી મારે મારવા પડે તેનું હા એ બધું એ બધું એવું છે ને એનું પ્રતિકોણ હોય એનું હંમેશા જેટલી આ ઘરમાં ખોવાડીયો ખોવાડે એ કરે બારે ખાવાનું કરે એ બધી જરૂરિયાત વસ્તુ ચાલે એમ નથી એના માટે જે કરવાનું એનું પ્રતિક્રમણ હોય છે પ્રતિક્રમણ એટલે આ જે કર્યું એ અમને ગમતું નથી છતાં મારે કરવું પડ્યું છે એ માટે પ્રભુ આ રીતે તમારી માથમાં કહે અમે શીખવાડીએ પાછા બધું બધું શીખવાડિયું બધું પાર ના કલાક અમળે કલાક મહિના પછી બેઠ મહિના પછી એકાદ કલાક પાણી છોટવું પડે ક્યાં પાણી જવું પડે ખાતે તે મો આપડે શું લેવા દે ઘર કઉ તમને આપીશ તમને ગમ્યું બધું ન જોયા થી જોયું ચીજે ચૌદ લોક નો નાથ વસ્ત થયું છે ચૌદ લોક નો નાથ વસ્તુ સતત કોઈ જાતની સહા નથી કોઈ જાતનો ગર્વ નથી ગારવતા નથી આશ્ચર્ય ઇલેવંત્રો પાસે જૂના બધા મૂકી દે છે આ નવા શાસ્ત્રો મારે જે પુસ્તકો છે ને તે પહેલી આપતા વાણી છે પુસ્તકો આટલા થાય એટલા શાસ્ત્ર છે ને કૂચા રહ્યા છે બધા ચાર શાસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્ર નવા શાસ્ત્રો હોય તાજો ફેશ જમા સો ચોરી કરવી નહી લુચ્ચાઈ કરવી નહિ જૂઠું બોલવું નહી એટલે સત્યુગ છે એવું બને આપડે નક્કી કરીએ છીએ અને અત્યારે એવું કહેવાય ચાલે શીખ આપી દો ના લાગે દેવા કરવાનું શું છે ઉપર અભરાપસ્તી માં કઈ ના चोरी कर, के से तो से नहीं। कर, से कर से रोज मफी कलर बताई दिए मफी मिस्टर दिखाई दे કરવા ચોર હોય લુચો હોય બરમા હોય બધા આવો આવું જ હોય અત્યારે ખરીફ માં બીજું શું હોય તેને આ સંત સાચું બોલ્યો સંતને કઈ બોલ્યો મા અને સાચા સમજ તો નહિ ગમે સાચું સમજો છો સાચું હમજો એ નીકળ્યા સાચું હમણાં કહેવાય કે પછી અસત્ય ઠરે નહિ એમ સાચું સમજાવ્યું કે આદિ છે જે અનંત છે તે સાચું શું કહ્યું જે અનંત છે તે અનંત સાચું મારું છે એવું બોલે એ સાચી પેલો ના કેવું તમે તમે કહો મારા પછી કે તારું કાપી દીધું એમાં સાચું કેમ આવ્યું છે મારું છે તો મારું છે હમણાં સાચું કેશું સાચું બોલવું છે મારે તો સતનું પૂછવું પકડી બેઠો વાગી છોડી દેવી સેત ના પૂછવા પકડી દે આમ થાય છોડી દે કેવું શું કે હું બોલ્યો તે સેત ને શું બોલ્યો તો તમે મારા બાપા નો વહુ ના બોલાયું ના દેખાય પ્રિય હોવું જોઈએ લાયક છે મેળતું છે આ પ્રત્યે છે મારે જરાબર નથી એમ કહીએ પણ આવું બ નાલા એ પછી કે આ નાયક આપડે થોડું રહેવું રાખવું જોઈએ એટલે સત્ય પણ પ્રિય લાગે એવું નેકેર સક ને સત્ય નાગો લાગે નેકે કપડા પહેરાયેલું સત્ય જોઈએ રેશમી કપડા સરસ પહેરાયેલા નાગવું સત્ય ચાલતું છે કોક ફર દાદા ના જોગ થાય તારે છીટકારો થાય હેર ડો તું ઝાડ હે તો દેખાડ બધા કોઈ ગુરુએ કહ્યું દાદા શું કર્યું કઈ ઉપાય બચાવો શું થયું ત્યાં ગુરુ એક આદર્શ બોલ્યો કાગળ માં કશું લખ્યું નહીં કઈ નાખી ગયા જે ફોટા દર્શન કર્યા પછી નાખ ફોટા નાખવું બરોબર પચાસ હજાર માંથી લાઈ માં પૈસા પૈસા ના પૈસા કોઈ ગુરુ માં લેતા હાલવા જ નહીં લાલતું હોય ને મારા છોકરા ને છોકરા થાય આવે પછી એને એ કરી દીધું પછી ફોટા ને ખ્યાલ વિધિ કરી આપી નાડ આપ્યું હળભામાં અત્યારે મજા નથી કઈ કશું ગુરુ કઈ ના ના ના ના ના ના ના ના ના ના નાખે સદાધ્યાન શ્રી કરીને શું કરવાનું ભગવાન કશું ના કરી શકે ભગવાન શું કરે એના હાથમાં હાથ નહીં પગ નહી એ શું કરવાનું છે તું તો કોને તારે કોઈ ને મારવું નથી એનું નામ કોણ અમે દાદા ભગવાન કઈ એ કરો તો પેસા પૂજા ના કરો એવું કઈ નિયમ નથી કઈ જાત નથી પણ આવડું ભગવાન ભગવાન ચૌદ નો હાથ એટલા હાલ તો બહાર ઉપર નીકળતા લોકો પાપ વધ પાપ વધુ રાખે ને તો એમ છે હિન્દુસ્તામાં લાલતું બધા ને ગુરુ પણ એટલે બધા લઈ જાય બધા મને સાચું સુખ મળે એમ કે એવું કે જાગતો હતો શું કહે ગયું એ રામ થયું એ રામ થયું ઉભી ગયા પછી ગયા જીવ તો મર્યા જ ના પડે જીવ તો મરવું જોઈએ તારા તારી મરી ગયેલા એવું તારે થવું છે મારી રાખવાની વાત નથી કરતા આ નહી કેમ દાદા જેમ આપણી સામે બેઠા છે ભાઈ જોયે કે દાદા જોડે સીધો તમ નો નિવેદ હોય વખતે કોઈ હોય જવા જઈ ગયો કહે ને કઈ ગુના હોય તાર પછી પણ આવતા નું બધું શું ગમે એટલા તું પીર પીરવાનું બધું પૂન મળી ગયું મને રૂપિયા ની તો ભાગે ના ભાગે વખતે પણ બધી ખોટી ગઈ ખબર ના હવે આપડે દ્રષ્ટા ને નાતા બે ને ફરક નાતા દ્રષ્ટા જે છે તે અવિનાશી છે દ્રશ્ય અને વિનાશી છે શું છે વિનાશી દ્રશ્ય આ ઘટાડી દેવું છે આખો હેકરે ચિંતા હોય તમારી ચિંતા તમારે સેફોકેશન થાય ગુંગળામાં વિચાર આવ્યો હું ગુંગળા આવેલા બધા આપણે અંદાજપતની ગાડીમાં આપણે કારમાં દાદા લઈ આવવાનો છે તમે અમારો રૂકો તમે આધીન શું બધું બરાબર બરાબર ભાઈને એવું સમજ પડી જાય હા દાદા સૂટ સૂટી દે સાહેબ બેઠો એને ભાઈને જે છે તમને તે ભાઈ છે પણ તદ બરાબર નહીં બરાબર નહીં એના જે આના જે ભાગ્યા કોલીથી ભઈ પાટી હા દાદા આવો આવો અહીં જ જ શું આ બાજુ આવશે નગિનભાઈ આ બાજુ આવતો ભાઈ જોડે કેમ ના ગમે ના ગમે કઈ કેમ આવું પડ્યું ફરવા અને રેવા રેવા અને ફરવા પરવા? ભાઈ ગૂંચવાડ ઉભા ના થતા ભાઈ ઉભા થઈ જાય શું નામ તારું યોગેન્દ્ર યોગેન્દ્ર યોગેન્દ્ર કોક કે છે આ યોગ્ય મારું બગાડું થઈ જાય કોક કે મારું બગાડ યોગેન્દ્ર ગુચવાળું ઉભો થઈ જાય છોડે નહીં ને જગત કે નહી તો વહુ તો ઘેર ને બોલે થાય ખબર પડી જાય ને આપડે વાઈફ હોય ને તે પછી કઈ બોલે તારે પાછું જગત જ ગુચવાડ માર હતી પછી એમ તો ચેક લઈ જાય ચેક લઈ જાય માની માન્યા નું કશું ના ચાલે કઈ તો ગયા પછી માનીયે કે આપડા લોકો આવું ગયા માન્ય હજાર થી વધારે લખ્યો હોય તો હજાર થી વધારે લખીએ ચેક તો પાછો ફરે ઉપર કોઈ છે બનાવનારો બીજે કોઈ જ કઈ રહેતા ઉપર કોઈ જગ્યા નથી હું આકાશ છે ઉપર કઈ બોલવા રેતી ઉપર તમે જયા તમે વધારે હું તો જ્યાં કશું નથી આકાશ વાતચીત કરી એવું હતું જ ને આ જાણું તમે જાણો છો તો તમે જાણો છો તો હજુ સુધી હે હજુ સુધી કયું નથી હવે તમારી પાસે કોને બનાવી સમજણ પાડી નથી અમને નઈ તમને કહો કોને બનાવી લાગે છે बनाचार भगवने बनायु અને વિચાર લોકો માટે ભગવાને નથી બનાવ્યું એ જયારે તત્વ વિચાર નથી એ લોકો માટે ભગવાન બનાવ્યું છે ભગવાન જો બનાવ્યું ના કહીએ તો આ લોકો સ્ટોર માં કશું રવા ના રહે જાય માં એટલે એવો ભગવાન ડાબ જોઈએ બઉ જૂજ માણસો માટે આ ખરેખર વાસ્તિક જાણવાની હોવી જોઈએ વાસ્તવિક જાણવાની જરૂર પણ વાસ્તવિક જેને જાણવું હોય તમને વાસ્તવિક જાણવાની ઈચ્છા થાય કે ના થાય તને વાસ્તવિક જાણવાની તમને ભાઈ વાસ્તવિક ભગવાને બનાવ્યું નથી world is not of this world at all. કોયડો પોતે જ બધા કોયડા ઉભા થયા જ કરે પોતે વાસ્તિક જોડવું છે કે ના જોડવું જોઈએ એ પઝલ સોલ્વ કર્યા પછી ફરી પધલભૂ ના થાય જિંદગી માં પધલભુ ના થાય એ જ્ઞાન સારું કે નહિ ગમે તેવું કોઈ કરે તો એ પધલભૂ ના થાય ઉપાધિ થાય ને આ ભગવાન પછી સાયન્ટિસ્ટ પૂછ્યું એવું નથી એટલે એમને સૌથી પડે વાસ્તવિક શું છે આપડા સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ છે વૈજ્ઞાનિક સહયોગો પૂરા થઈ ગયા થોડા કાર્યો ઉભું થઈ ગયું છે એને પૂછવા મળે ભગવાન નથી ભગવાન ના હોય તો આનંદ આ લાગણીઓ ભગવાન છે તો આ બધું છે નહીં તો બીજા બધા જડ તત્વ છે જડ માં કશું હોય લાગણીઓ બગડી આ ભગવાન માં છે બધું જે કરો પછી કયું કે છે ભગવાન ક્યાં રહે મને કે છે શું લાગે ઉપર મન તો અમને તો એમ ઉપર છે મેં ઉપર બાપોય નથી એમ તો શું ફોલ ખોલ કરું છે તારી બધી અરજીઓ લખેલી હોય ને અરજીઓ લખે હું આ ઉપર મોકલે તો હોય નહીં પછી શું કહે રિટર્ન પછી લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં જાય મોકલે ક્યાં મોકલે થાય ક્રિએટર ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન બધું જીવો થી ભરેલું છે અને ત્યાંની મેં ભગવાન રહેલા તમારી મારી વચ્ચે એટલા બધા જે અનસીન દેખાય ની એવા ક્રિએ છે એટલા બધા છે ના દેખાય દુર્બીન પોતે જીવડો ના મારી શું ત્યાર પછી લોકો કે પછી એ થંભી ભગવાન લખેડ ના થંભ એવું કે છે હવે થંભે મલે ભગવાન કે આપડે લાકડું બાળકી ભગવાન મન ચિંતન શંકા થયા ઘરે એવું નથી વસ્તુ છે એમાં ભગવાન નથી ખાજો પીજ્યો કરજો અને આ જે અનાજ છે દેખાતી નથી જેની લાગણીઓ આપણે જોઈ શકતા નથી તે તમે ખાવ બધું કે છે આ વેજીટેબલ બધું જ ખાવ સારી પણ જેને લાગણીઓ દેખાય એ તમારે ખાવાલાયક છે જેને દુઃખ થતું હોય જે લાગણી હોય જે ત્રાસ પામતો હોય આ કીડી કીડી હોય ત્રાસ પામે જુવાર બાફવાનું કહીએ તો એ ના નાખી જાય નઈ અને દરવાનું કહીએ તો દળો કરો ખાઓ પીવો મજા કરો જો પણ વાત સમજે તો નિવેડો આવે વાત સમજે નિવેડો ક્યાં આવે